પગડા આપતા જાય પૂછી રહ્યા ને બધું સાર નીકળી શું કરે ઉશ્કેર શું કરે બરાબર પ્રત્યક દાખલો જગતે જોયેલો નહીં આ જગતે આ દાખલો આગો જોયેલો નહીં શ્રમિક માર્ગ કે સંસારમાં આક્રમ માર્ગ માં વિજય લોક ની જે ગાંઠો ફૂટે છે માર તો ખવડાવે જ છે આમ શું છે નહીં નહીં લક્ષ્મી શુક્રવાર આવે ભગવાન ગાયો બેસે અને પછી અહીંથી ગાયો બેસે જવાનું કઈ રિઝર્વેશન થયું થઈ ગયું એ રિઝર્વેશન એવું થઈ ગયું કયું રિઝર્વેશન જમા થઈ ગયું ચાળી જરૂર દેવગતિ જમા વખત આવ્યો છું દેવું જમા વખત છુટકારો થાય માર્ગ છે આ માર્ગ પૂરો કરી દો બીજું પૂછ્યુંડે ચાલશે પત્રીથ પગાર ડિઝાઇન કેવી કીધું આ ડિઝાઇન નું શું નીકળે પછી ત્યારે ડિઝાઇન હોય એ રાખીએ વીસ કે આપીએ કરી પછી આપડે થોડી મજા બને આપડું આલે જ છે આપડે સુખ જોઈએ તો શું ખાબો અને દુઃખ છે આ જિંદગીમાં કોઈ ને આપ્યું હોય એવું મને લાગતું નથી એટલા બધા સરળ છે આ દિવસ માં અત્યારે પછી હીરાબા નો વખાણ કરતો હતો હીરાબાનો એ કે ખરું ખોટું તમારે વાત નીકળે ને ખરું ખોટું કરીને કરીને જ અભિપ્રાય આપે નોંધું કરે કરતા ને અભિપ્રાય આપે કોના કરી પકડે રસ્તો સુધી જાય પણ આજ નહીં પકડે વાક્ય મિત્ર કરે તો વાક્ય ના આમ જાય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 बस मैं बताता हूं क्या हुआ रिजल्ट भी ठीक है तो भाई मार्क करना पड़ेगा बस लाइक करना करना है बस और सारे हमारे बैग में कहीं क्या सारे नहीं सारा बस मैं बताता हूं क्या बात है और करते हैं नहीं बस और करते हैं हमारी सारी सारी भाई I have concentrated weight on my kidnapped! I have concentrated weight in my entire <tiroir> family I have concentrated weight in this situation once again it will stop chimes the meal is greasy the kitchen Belgra is stuck જ્ઞાની મને પોતે નઈ બેઠા છે દાદા ભગવાન મારે બોલે છે ને દાદા ભગવાન જ્ઞાની પોતે મને આ મને મને પોતે નાની ના હોય તો આત્મા ને માવી ભગવાન હોય તો આપડે માગી ભગવાન ને દક્ષિણ કહીએ એટલે ભાઈ એને આત્માના દર્શન ના ભાઈ કેશબેક લાગતી નહિ ઉધારી રાખે છે આનંદ થયો ના છે ધંધામાં પડ્યા પછી प्रश्न है व्यवहार में आप ज्ञाता दस्ता भाव के बे जन झगड़ता हो एक जन खोटो हो तो आप मन जो એમાં એકજન પેરેન્ટ હોય તો આપડે માવસી ભાઈ શું કહે છે ખોટું થઇ રહ્યું છે લાગે ને જે બોલે નારસી ભાઈ ખરું મેં બોલવાનું કેવું કઈ ના માવસી ને આપડે ધોરણ મારી દેશે તો તે જોવું ધોવાલ માર્યા ને શું કરે છે જુઓ વચ્ચે પડવા ને એ હોય આપણને મારી જાય તે એ તો જ અભ્યાસ કરતા થતા થાય એવો તો એ અભ્યાસ ઉપર છે ને આજ મેને આપતા આવતા પણ એ રોજ અભ્યાસ તો ત્યારે ગયો પછી થોડો વખત થયું થાય છે ઉખાય છે શીખવી શ્વા શ્વા છે સ્વાગત માં અમારે ઘડી ની ફોન કરાવો નથી ગેમ હોય તે બધો તમે કેવું તમે બેન અભ્યાસ કરવાનું દાદા છે અભ્યાસ કરવા નથી કરવાનું કરવાનું જે છે તે સ્વભાવે થઈ જાય થઈ જાય છું આપડે આવું ના કરવું જોઈએ આપડે તો જ્ઞાતા રસ્તા રહેવું જોઈએ વર્તન બરાબર છે પણ કેવું અંદર જેવું થાય કે આપણે જ્ઞાતા રસ્તા કરવું નથી पति जाए मवसी गए गणता वहार्यवहार तो नहीं तो पा लीधु सेवा कसो विचार अर्थ जो यू तो दरेक वक्ते थे पगले दरक वक्त पगले पेलो अंदर ऐसी विचार आए खोटूम આવું જો ના વિચાર આવે તો કે જ્ઞાન ખોટું થાય છે એના પક્ષ માં પડી જવાય છે એ બહેનો વચ્ચે ઘર્ષણ ચાલે કરે છે ડખો નથી કરવો એ તો આજે આપણું જ્ઞાન કે નાતા રસ્તા જવાનું વધારે પડતું કોઈ ને કરે અને કોઈ દુઃખ થઈ જાય તો આપડે કેવું એવી કેટલા બધા ચેતન ભરેલું પંપ મારી ને ચેતન ભરેલું એમ નથી ભાઈ ભરવાનું શું આજે માહિતી માહિતી રહ્યા કરકો નથી કરવો અત્યારે એવું બતાવે અને નથી કરવો એટલે હવે જે જ્ઞાતા રસ્તા ભાવ છે એમાં આને પણ જુએ છે ને હા એ ડકો થાય છે એનું જોયેલું અને ડકો નથી કરવો જે બતાવે છે ને એ જુએ છે એ જાણે છે એ ભૂલ ફેલી જાણે તો એ આત્મા પોતાની ભૂલ ને જુએ અને જાણે નમાઝ मैं थे गो भूल ते जुओ निकू चाया बीचा नहीं दोस्त कही तो दोष दिखाए बीच बुद्धा दिखाए विज्ञान क्यों કોઈ વિજ્ઞાન એવું નથી કે દોષ દેખાડે પ્રતિમા પ્રતિમા ચાલુ કરાય બરોબર છે રતિલાલ ભાઈ બરોબર છે ને તમારે એટલે આ કેવા પાકા હું રાજસ્થાન માં રહું છું બુંદી માં બુંદી મારા પહાડોશી દાદા ભગવાન વિશે સર્સન કરું છું मरा पड़ोशी ना प्रश्न है कि सिद्ध गति में गया पी भगवान कई रहे सिद्ध गति महावीर क्षेत्र नारक विगे कई जगह आ समझे पेरा સારી રીતે સમજાવી નથી રહ્યા છે હું આરતી ગઉ ને મહાવી ક્ષેત્ર વિચારતા એટલે મને પૂછે મહાવિદ્યુ છે એટલે એમાં એવું કયું નથી કે આપડે અમેરિકા જેવું તો જગ્યા છે સમજે છે ને એટલે લોકો તો શું છે વિચાર ખબર નઈ એટલે સિદ્ધ ક્ષેત્ર માં જોવાય નઈ સિદ્ધ ગતિ લોક અને આલોક બેની વચ્ચે જ ગયા છે લોક અને આલોક આપડે લોકલ કેવાય કેવું છે મેય અને જ્ઞાતા બંને છે એને લોક કયો અને જેમાં આકાશ એકલું જ છે તત્વ એને અલોક કયો બધા તત્વો લોક માં એ બે ની વચ્ચે નો જે મહત્વ માણસો આપડા માગો ખત્મ હતા પાર્થના ખતમ હતા એવો ટાઈપ છે અને નરકવિગ જગ્યા બધી નીચે છે નીચે દેવગતિ ઉપર નરકતિ નીચે સાત સાત નર્કો બીજી બાજુ પૂછ્યું છે છ મહાવ્રતો એ કયા કયા છ મહાવ્રતો એ કયા કયા ભાવિક સ્વામી પાંચ ભાવિક સ્વામી પાંચ છે છઠ્ઠું કવિ ભગવાન મહાવીર પાંચ છે છઠ્ઠું મહાવ્રત કરું મહાગ્રત તરીકે કરી રીતે મહાવત ગાય છે મહાગ્રત તો પહોંચે જ પણ આ ચોરિયાર કે પાતર થી ગાળેલું છે પછી જ્ઞાન બરોબર દેખાય દેખાય તો ખબર નથી લોક દેખાય લોક દેખાડ ના મન દઉં કેતો હતો એક વખત પોતે પોતાની ભૂલ જોઈ શકે એટલે મહિના માં ચાર થી પાંચ વખત સપના માં આવે છે પ્રાર્થના કરું છું કે દાદા આજે મને રાત્રે સપના આવજો આ મને તકલીફ છે ને મને એનું સોલ્વ કરી આપું તો આવે છે અત મહિનાને ડાક મહિનામાં 4-5 વાર બહુ એટલે દીટી કે આ કે ક્યાં ડાક કે આ ઇનસિટીવ હોય આ આવતા નથી કે આની છે કે હા સરવિસ છે હા કુદ્રાષ્ટિ ફટ આગળ બરો બંદાઈ છોડી નાખી કોઈ કોન ચાલુ ભરાઈ કોણ એ બહેનો આવી છે ભગવાન સુધી ની શું સંસાર છે જાણવા માટે અહિયાં સ્થળ છે અક્રમ જેમ વાસ્તવિક જાણવું હોય તેને આ બધું છે લૌકિક તો છે જ અલૌકિક જાણવું હોય તેને આ બધું છે આવે તો જવાબ મળી જાય બરાબર છે તમારું ગેરકાયદેસર હોય તો નઈ તમે શું પૂછવાનું નથી જવાબ આપું મારે ગેરકાયદેસર વાંધા જોવાની જરૂર અત્યારે મારું ગેરકાયદેસર ના ચલાવી જાય કેમ એટલે બધો રૂદેશ મને ખબર પડતી આવતા બગાત ના રખાય એ બધું ધમાશે બોલે પેલા ઊંઘતા હોય બેન મજા ના આવે બધા ડાક્ટું આવેલી સાધુ સંન્યાસી આશા એ પાસે બધ બધા જ અહીત કરી પોતાની ભૂલ ખ્યાલ નથી માને અમારે અમારી ભૂલ કરી જાણે પણ પોતે ભૂલ કરી તમે કોમન છૂટી કોમન હતા ત્યારે બધા અનુકોમન કેમ થયા તો ટોળા ટોળા પચાસ લાખ લાખ પાંચ પાંચ લાખ ભેગા થાય ધૂર ઉડાય ભેગા થાય એ એ એ દુતે એ એ એ દુતે સદ્રવતે જાય અમલ કાંસીપ ન ઇકોનોમિક જાગ્રતા પર આરોગ્ય અને કઈક પર એકાગ્રતા થાય નિરંતર જાગ્રત પણ તમને રક્ષણ કયોલો કહો બતાયે ઓહો આ તો કરી કેતા હમે પરબીલો લેવા હમે સે 10000 લેવાની છે ગડા મારાજ ને લોટું પૂટ્યું એ ઘડા ઘડા મોટો માણસ ગડાપો ના કરે એમને પૈસા આપવા આપી દેવા ગળાજંબો કરે એ લોટું એ લોટું ફૂટી ગયું તો આ બધું હોય છે કઈ રીતે જ્ઞાન પ્રાપ્ત કરાય એક ટકરાય છે આ ગોલ મહાદેવજી થઈ જાય ઢકરાઈ શકે છે પ્રવાહ માં ટકરાયેલ આમ ટકરાય જાગૃતિ ઉત્પન્ન થઈ જાગૃત કહીએ મને અમને ઉમદા નથી ખબર મને હું તમને જાગ્યા થી એ ઉમેર છે હા જે રીતે ઉગે છે આપડે એને ખુલાસો કરીએ તારે કબૂલ કરે કબૂલ ના કરે એ કબૂલ ના કરે કબૂલ ના કરે ના કઈ ચીકો પગડું આમથી પગડું આમથી બધું છે ત્યાંથી કઈ કબૂલ ના કરે અમુક બેઠા છે મજૂર કેટલા તારા બોલે છે સરળ નું જે કુક થઇ ગયા કોઈ તો સરળ કરી દે બીજા કલ માંકીલ પોઈન્ટ કામ છે મને કે નહી ભાઈ હવે એવું નહીં કરવું કે બીજા તમે કઈ ત્યાં આવ્યા છે ખુશ શ્રીમદ આવે તોય નહી ખુદ શ્રીમદ ધ્ર આવે તોય નહીં હોય એમનો દરેક એ મોટી ભૂલ છે રાજપુરા હોય તો પણ નહીં થાય કેવી ભૂલ થાય પોતાની હશે જેવી પકડે નમ્રતા અને પ્રસાદ પટેલ હતા સરળ હતી આપડા મોહનભાઈ ખોટી વાત સંદર્ભે જાય આ ખોટી સરળતા બહુ મોટી સરળતા ક્યાંથી લાવે સરળતા એટલે વાવ્યો વળે જેમ એમ કોનું હોયું જેમ વાર્યું ભરે ને આ તો શ્રીમદ રાત્રે પોતે બોલાવતા હોય ને પ્રજ્ઞાથી અમારે પછી આથી મોટું આસ્ત્ય કેવી કે આપડે ભૂતગલ પક્ષી છે એ રીતે છે ખાલી ભગવાન ની ભાષામાં નથી સારું નથી આ લોકો પહેણા છે તો પહેણા છે ખોદ ક્યાં ખાધી પછી ખોદ ક્યાં ખાવા પાછી વિજ્ઞાન એવું સ્વીકાર કરશે ને પૂરું સમજાવ કરે સિનેમા જોવાનો છે લાકડી મારી એના પડદામાં તોડી નાખી હશે તું શું કહું પકડા પડદા લકડે ના લકડ ન એવું જાણું છું કે ચારિત્ર મોલ લટકેલો છે ફરી ગણાવ છે કે દર્શન બહુ હલ લટકે ये समझ में परिणाम ते ते क्रोध तमारी पर क्रोधी जो समझ तिणाम पामे સમજ પડી એટલે ભૂલ નહીં ખાવ ભૂલ ભાગ છે તે તમારી ભાઈ ભૂલ નહીં ખાય તે તમે મને નાગા મને આજે થઈ છે કે કોરમ બરાબર નાદાનીએ આજે આ એક કોરમ નાદાન મારી થી એક ને એ એ લોકો આજા માંગે એટલે હાતો એટલે એને રહી જાય એટલે એને તો ઘરે આવે ને આ રમેગળ કામ નું જે દેતે રે છોકરા રમકડા નાખી નાખે મમ્મી નાખી દેવાય નહીં ઠીક રહે ઇન્ટરનેટ વાંસની દેખ નથી જી એવ વ્યવસ્થિત આવ તો જ કામ ચાલે એવું હતું 8 ઓય સંતે મને કી ફીકે છે શું દુનિયા સુખ છે મત શું અર્ચન છે પણ કોઈ ભાવ શું ભાવરી થયું દીદી ના બાબુ છે ભાવ છે કેમ છો કેમ નહી ભાવ પૂછતો નથી એના મને લોકો બધાને એના હવે બોલા બોલાય કર બોલા તને આવે બોલાવે એમ કે મેરી તો આખી વાગ જોઈ લીધો આપડા મોક્ષ માર્ગમાં સામાયિક ની મહત્તા શું સામાયિક ની સામાયિક જ હોય સામાયિક રૂપિ વધારે હોય હું સુધાર